પછી એ શ્રાણીક રાજા મરતા પેલા શું થયેલું કે એમને તેલના એક જૈન બનાવ્યા ત્યાર પછી રસ્તા જતા હતા જૈન સાધુ બેઠા ત્યાં જઈને આ વાર ગયા જઈને સાધુ આમ હે જુવાન માં દેખવડો માં અને કપડાં કપડાં વપડા સંયામી માણસ રાજાએ કહ્યું હે હે જુવાન મહારાજ તમે સંયામ શા માટે પાળો છો કે તમે આપણું શરીર શરીર છે તો તમને ચાલો અમારા રાજમાં તમને સારી જગ્યા આપો અને ત્યાં લગ્ન કરો મહારાજાને ઉપદેશ આપ્યો પછી મહારાજે કહ્યું કે તું દુઃખી છું હું તો બહુ શીખી છું કે એવું માન્યામ કે મારા પછી મહારાજ સંજે પડી ને પછી ક્યાંક જયારે હસી ગયા ખરેખર આપણે દુઃખી છીએ પૈસા ઈચ્છુક નથી પરવસ થાય એવું પછી છતે મહાવીર ભગવાન આવ્યા હતા એ ગામમાં મહાવીર મળવા ગયા मावी भगवान कहू मैं दर्शन कर भगवान कहू आता सु मांाहहार ने बधुँ कर दूफ फल तारी नरगति बंदी गई मावी भगवान क्यों भगवान तब मैं नरगति ना जाए तो पम शाय कर કાંઈક કોઈ ઉપાય છે નહીં કંઈક ના ઉપાય છે કરો ક્યાંક ઉપાય છે દેખાડો હું તે દેખાડું તે કરું તારે કહે જા તારા ઘરની જે એ છે નોકરી ઘરમાં પેલી એ નોકરી હોય ને તેને કહેજે કે તું દાન આપી આનું બધું લોકોને તે એ જો બધાને દાન આપે તારા ઘરની ચીજો હોય બધા લોકોને દાન આપે તો તું તારો દુટકાળો થઈ જશે મારા હાથની વાત છે બોલ તારે દાન આપવાનું સાહેબ મારા સ્વભાવમાં જ નથી દવા આપવાનો પણ છે તારે આપવાનું છે ચાલે મારી નાખવાની ધમકી આપી દીધું એ બિચારી આપારી બધું બનાવેલું હોય એ મોટા લાકડામાંથી હાથે ના આપે પછી એમ સિસ્ટમ સિસ્ટમ ફરી કાઢી એકમાં લાકડાનું આમ બનાવેલું તો આમ ભરી ના આપી હાથે ના આપે આવું બધું દાન એટલે રાજા આમ થઈ ગયો થઈ ગયું કે રાજા ત્યાં ગયા મારી મારી પણ ગયા કે ભાઈએ દહાન આપી દીધું બધું પૂછ્યા જો એને હાથે એક બીજું આવું કર્યું પૂછા ગયો પૈસા આનાથી આપી મારે રાખી જ નહીં રાજકી બીજો કઈ ઉપાય બીજા એક બે ઉપાય બતાવ્યા પણ થયું નહીં વાયુ નહીં એવા ઉપાય બતાવ્યો કે તારા અમુક જે છે ગામમાં ત્યાં આજ બકરું મારે નહીં કે બારે નહીં જીવ તું બંધ કહે તે લોકો કહેવાનું કાચ કશું મારવાનું નહીં તાકે અમારે તો આજ દિવસે જ એવું મારે વખતે તારે જ નહીં કે એમ હું તને ના પાડું મારી આજ્ઞા દર પાડવાની સાઈઝથી પાડી કે અમારે તો આઠ કાકે જોઈ લો છું તેને બહ્યો બધીને કુવામાં લટકાવ કૂવામાં જ પાણીમાં અને આમ કરીને બગરું કરીને આમ મારી હું લખવા માં આવે તક ના એને પૂછ્યા જો આમ કરીને એમ માર્યું નહી માર્યું પૂછ્યા સાહેબ મારતું મારશે ભાવ તેને છોડ્યું નહી કે એક જગ્યાએ એ તો જ્યાં પુણ્યા શ્રાવક નું સામાજિક લે છે પુણ્યો શ્રાવક કહે છે પુણ્યો પહોંચી પહોંચીને દાડા કાઢે સાતો સ્રાવ તેનો સામાય કહે છે બિલકુલ સ્થિર મન મન કોઈ પણ જાતા વિચાર વગર સ્થિર રહી શકે જોઉં કે શું એક સામાજિક લેવાનું બધું મારી મારું જાણ્યું કે ચાલીસ આજે બાર શું લાગે पे सारिक एक ना कहता है आप बहुत दबड़ाए ता दबड़ा तो बहुत किमत शू ले कि करे किमत शो જાઓ ભગવાન કે હું લઈ ગઈ છું એટલે અમે ખાતરી થઈ ગઈ કે ભગવાન શું કીધું કેવારે મૂકે છે એટલે બધું આપી દઈશ એટલે પછી આને સામાયિક લઈ અને ગયો તો આગળ ભગવાનને કે સામાયિક મળી ગયું મને તાકી શી કિંમત આપી કારણ કિંમત તમારી પર છોડી દીધે તમે જે કહો આપી દીધું તાક તારું રાજાના દલાલીમાં જાય કે મૂળિયા પંદા કીએ કે તારું તો એમને મહાપદ્મ નામ તીર્થંકર મહાપદ્મ તીર્થંકર થશે હા શાણી રાજા એ કેવું એક પણ વ્રત લીધું નથી પથા કોઈ માણસ ત્યાગ નહીં रत्न ही पटकान नहीं नहीं त्याग वस्तु कोई रो त्रयणी का तीर्थंकर थसे तानांग चित्र दे र सिर के आपला जो क्रम मार्ग है नहीं पाया तो रत्न क्रम मार्ग नहीं रत्न क्या चैतन्य है राणी का जातिया क्या है त्रणी राजा हत्यारे क्या है ये तो को नहीं पता વાણ મને મારા વાણિયા નાય વાણિયા કાટા પડે બી ત તમારું પાસે હોય ને વિજ્ઞાન થી પાક થોડી વાંપે ને વ્યવહારમાં ડાયોથી જાય આજે નીકળી વાત છે બધા નીકળે છે ને આજે વાત બહુ નીકળી અને રૂપે ગમી એ બઉ કેવી રીતે રાખવાની એ વાત ગમી હે ભૌને કેવી રીતે રાખી એ વાત બહુ ગમી હે ભૌને કેવી રીતે રાખી એ વાત બહુ ગમી નમિલા પૂછે છે કે હમણાં કહ્યું ને લો ક્વોલિટી હોય સસ્તી હાઈ ક્વોલિટી ની અંદર મિસ્ત્રી ને આખી જઈ જાય છે મોક્ષ થઈ ગયો કેળુદેવ મને પૂછતા તમે જ છો કે જાણતો એ કરું શું શું કરે હું થવું હોય છું ફોટો એ બાદ નો ચલો દાદો ગાતા ને નથી દાદો ગાતા ને તમે આવડે છે દાદો ભગવાન અમારા દાદા ધ્રુવ કા ભગવાન બોલો ને भगवान हमारा दारू के कितवनारो चला दिनेश भाई दादा दिनेश तुम्हें अंदर फायर को दिया था का दिदड़ी નમો આય રિયા નમો નમ લોહુણો મુક્કારો